દીબી ક્યાં ગયા દીદી છોકરાઓ તૈયાર હજુ લઈ જશે જયંતીબી લઈને સારા વિચાર આવે તો આપડે નિર્વિચારી થયા એટલે વિચાર આપણા અડે નઈ આપડે નિર્વિચાર કેવી શું કે વાઘેલા વિચાર કરે તે આપડે જોયા કરવાના સારા કરતા હોય ખરાબ કરતા જે ડિપ્રેશન થઈ ગયું બધા કરી દયુ તું જે રસ્તે હતો ટૂંકો હતો અને એ રસ્તો દેખા એ રસ્તા ઉપર તમને દાખલ કરાવી દીધા છે વિશા લઈ ને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 હા એનું નામ જ્યોતિ પછી પાછું એક નેખ શરૂ કરવું અને પાછું આવી જાય છે તો દાદાજી ભગવાન આપે કીધું એજ પરમાત્મા છે तो पत्मा पिक्चर हम समझ अन्द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 આપણે એ દેરાસર ને બી જો કરીએ અંદર રહેલા ભગવાન ને કદાચ ના ઓળખીએ પણ એ દેરાસર ને જો જો કરીએ એની ભજના કરીએ તોય આવી જાય ને ભગતર ભગવાન રામ ભગવાન અનુભવ એટલે એની ભજના કરીએ બેઠેલા છું દાદા ભગવાન દીદી થયા तो दरबार बैठेला समझ आवे ज्योति ज्योति समझ आई जाए પણ એ આપની સાથે રહીએ વિચારીએ ત્યારે જ આવે ને જેમ જેમ પરિચય શું પરિચય હા દાદાજી દાદાજી શ્રદ્ધા ને પરિચય માં ફેર શ્રદ્ધા અને પરિચય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 સાક્ષાત પરિચય બધા જાય બધા આપડે જે વખતે જે આવ્યું તેવું દાદા ના હોય ત્યારે શું કર્યા પુસ્તક મિજ્રી દાદા દેખાય મિજ્રીજ તર જ દેખાય દાદા કલાક દોઢ કલાક બે કલાક દાદા માં બેસીએ દરરોજ નિયમિત છતાં ઘણી વખત નિધિ ધ્યાસન ચોખ્ખું રહે ઘણી વખત ઝાંખું રહે જે સ્પષ્ટ હમણે તમે જોઈએ રહેવું જોઈએ કેમ નહી અશુદ્ધિને કારણે બુદ્ધિ બુદ્ધિને કારણે બુદ્ધિ સરસ બુદ્ધિ ઊંધુ કરી આપે ના પણ બુદ્ધિ તો હોય જ દાદાશે એમ અશુદ્ધિને કારણે અશુદ્ધિને કારણે ના બુદ્ધિજ બુદ્ધિ જ તમને દર દેખાય તમે એવું કરીશન દાદા ની હોય ત્યારે ત્યાંની વાત છે કે સારા માણસ છે આપડે જેને અભૂત હોય ને એનું સેવન કરીએ એટલે ધીમે ધીમે ખસતી જ જાય આપણે રાખીને ભાઈ ઝાંખું દેખાય બુદ્ધિ એ દખલ કરી બીજી કહે છે આપડે ઝાંખું કે આપડે આપડે બી દેખાય છે એટલું ને દેખાય એટલું સરસ સપના દેખાય સાંજના જ બેસવું કે સવારે બેસવું એનો કઈ કલાક અનુકૂળ આવે તારે મારા પણ મમતાભાઈ ચપ્પુ લાવે છે ને હાથે બે બાર ભેગું બનાવી ગયેલી તમે આપ માં એમાં કઈ ખોટ નહીં જો મધ્ય પડે ભૂલચુક ના થાય સમજણ માં ફેર પછી છેલ્લા છ મહિના થી આ બરાબર ચોખ્ખી આજ્ઞા થઈ ગઈ છે ના પણ આપણે પૂરું કરો ત્રણ મહિના રેહવાના જ છે બે વખત લોસ એન્જલ બે વખત અહી એક વખત અહી થઈ ગયું હજુ છીએ તારીખ મારે ત્યાં ત્રણ છે તો બે દિવસ કપિલભાઈ અવારનવાર થાય દૂર બહુ છે दूर बहु से महीने का वसंत भाई ने कॉल करूरी बात करवास करू वसत भाई कर દીવો બરાબર ચાલ સમાધિ રાખે એવું સંસારમાં રહેવા સાથે સમાધિ ને? બેન બધી વાત સમજણ માંથી પૂરું થઈ શકે એટલે શું એમ સાથે રેવાનું કે શું બેને અહિયાં રેવાનું નાન લીધા પછી બેને અહિયાં રહેવાનું કે શું એમ દીખુભાઈ દીકરી બેઠે તમને માણસ પોતે સેન્સીટીવ ભાઈ બીજા નોનસેન્સ નાન સેન્સ અમારા ખરી મજા ને બુદ્ધિ જ નહિ અમારા માં ખુબ મજા રહે બુદ્ધિ જમપવા ના દે એ દેખું વિના છે બુદ્ધિ અંગરેલી માં પણ લાયરા વેચી ખવાય પીસી ને રવા દેવા તો આ તો ત્યાં બી દેશે વધારે ભણીશું કઈ અહીંયા આવીને વધારે ભણી છું અહીંયા આવીને ગાયનેકોલોજીમાં અહીંયા આવીને વધારે ભણ્યા છે એટલે તાયર મુંબઈ થી એમબીબીએસ કર્યું અને પછી અહીંયા આવીને ગાયનેકોલોજી માં રેસિડેન્સી બોર્ડ સર્ટિફાઈડ મુંબઈ માં એમબીબીએસ કર્યું અને અહીંયા આવીને દાદા કેવી જાતના કર્મો હોય તો અભાવ રહ્યા કરતો પૈસા હોય તો ગમે નહી લક્ષ્મી હોય સ્ત્રીઓ હોય ગમે નહી બધું ગમે ઈચ્છા ભોગવે ના ગમતું ભોગવે છે હંમેશા ના ગમતું ભગવાયું પુરુષ ના દર્શન બઉ ના રહ્યા રાજચંદ્ર પૂછ્યું કે સાહેબ તમને આ કંટાળો નથી આવતો આ બધું કંટાળો બધો આવેલો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 લાગેલા એકદમ સારા ટફ થઈ ગયા તારે ઠંડુ થઈ ગયું નઈ તો તારે બોલે ખાલી ને આપડે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 જિંદગી ભણતર માં જ કાળી છે તે એમ કે અડધી તો ખરી એક વર્ષે ભણતર માં કાઢી અડધી તો ખરી અડધી તો ખરી ખરી બાર ચૌદ વર્ષ બીજા ગયો સંતોષ કેમ કરી થાય દાદામાં શું કામ રહેતા મિનિટ આપડે કઈ શોધવામાં વાપરવી જોઈએ મીના કહે છે કે જીવન ની દરેક પડે પણ ઇમ્પોર્ટન્ટ છે દયા કરીએ પછી થશે ફિટ કરી આપીએ ટાઈમિંગ ફરી ગયું છે ને ટાઈમિંગ ઇન્જિનમાં ટાઈમિંગ ફરી જાય એટલે ઇન્જિન ચાલે નહી પછી એટલે ટાઈમિંગ હોય છે ટાઈમિંગ ફરી ગયું એટલે પછી એન્જિનિયર આવ્યો ને ટાઈમિંગ એટલે શું મારે પછી ઇન્જિન પછી મોડું કરી જવાય પણ એમ હે અમારી પેસેન્જર આવી ગયા છે ટાઈમે કે આ ગાડી થાય ના એવું નથી દાદાજી આમથી આવ્યો ભેગી થાય એવો ટાઈમિંગ તે પિચકારી તે લાગે પિસ્ટન પાછું હજાર પિચકારી લાગે એટલે આ પિસ્ટન આવું પિચકારી વાગ્યું બધું ટાઈમિંગ બોલ ટાઈમિંગ મળતું નથી દાદા ભલે તારે જોબ માંથી આવવાના રેમિંગ મળે ની ટાઈમિંગ મળે કામકાજ એટલે એ તો કોની અંતા ન્યાય કેને જોબ બેગા થાય ત્યાં ઈ તો બે વરસ પદાદા આયો તો ટાઈમિંગ અડી ગયા હા હા તો કે જાય હે મે પૂછેલું બધું હું પૂછું બધું ઈજે અમુક કલાયો તમારતા તા કે તાન નહિ હમ તો મેડ બુદ્ધિ ના કરે કા ટાઈમ માં ટાઈમિંગ સુ હોય પછી મે એક બાર રિપેર નહિ કરું પહેલો બરા 100 પૈસા નહી નથી કરવું દાદાને કે મેં કે આપણે આપડે એની બધી ચિંતા નહીં કરવાની the piston the timing guys they they he's talking about doing this isn't he not doing yes. so. a jo ah jo ahnya tumhe je kai rya chho ye u bija nahi kai sakta atli curiosity atli tab timing samjhe ha jo a hu hai samajh the piston aata timing se <laughs> kai lake <laughs> timing fit kai se piston kai ila gas aaye ne ene daro vare આપડા પેલું સમજાવો કે ઇન્દ્રિયોની ક્ષયો પક્ષમ શક્તિ વ્યવસ્થિત ને આધીન છે ઇન્દ્રિયોની ક્ષયો તમે લેખું છે ચોપડી માં કેન્દ્રિયોની જે શક્તિ છે ને એ બધી વ્યવસ્થિત છે એ સમજાણું પછી વ્યવસ્થિત બરાબર જમી ગયું મારે નહીં સમજ પડપ્લેન પછી વ્યવસ્થિત વ્યવસ્થિત બોલાય નઈ આપડે મનમાં ગાડીઓ ચલાવો એમ કહીએ તો ચલાવે ગાડીઓ કેમ આખે બંધ કરીને ના ચલાવાય એટલે આપડે કહીએ કે ખુલ્લી વાંખીઓ રાખીને ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો પછી અથડાય એ વ્યવસ્થિત વ્યવસ્થિત દુરુપયોગ કરે દાદાજી વિજ્ઞાન તાર ભવિષ્યની ચિંતા બંધ થાય નથી ભવિષ્યની ચિંતા કોઈને બંધ થયેલી નઈ અગત્ય ભવિષ્ય બંધ થાય ચિંતા જોઈ જીખું પછી દાદા ગમે છે આ ટોળા તમને ગમે છે માલદાર થઈ જાય તો કઈ ગઝમ હોય તો એ લીધી લેવા કયો વા <coughs> <coughs> પૈસા થલન બદુક નથી આર્થિક દુગો નથી ના બીજું જ દેખાય આટ પૈસા આર્થિક નથી હવે દેજો ડોક્ટર થલે લઈ જવા દેજો ને મે હા ના ચાલી ગયા હા ના તેમ કોણ કરી નો આ કઈક જ તાદર મત બે વહી રહે છે હા તાદર નથી ઠીક તે ક્યાં રહે છે કેલિફોર્નિયા કેલિફોર્નિયા ક્યાં ગેટ આમ તો આ દેશા દેવા છે હા અને કઈ સેન્ડિયા સેન્ડિયાગો ઓ કટમ ક્યાં છે એડ્રેસ ઓ ક્યાં છે તાદર મત ને તાર હસબન્ડ જોડે સારો બહુત એ પોતાના પેરેન્ટ્સ કરતા પણ મારા પેરેન્ટ્સ કુ વધારે રાખે છે રાખે છે પુણ્ય છે બધા ને આખું ઘરનું થઈ જશે દેસાઈ પટેલ જ છો ને સારું ઘર હતું જેતપુર કાઠી નું કેવાય જેતપુર ગયેલા સાડી નો ધંધો બહુ છે હવે સાડી નો ધંધો બહુ છે સાડી ધંધો બહુ છે સાડીતપુર વીરપુર ની નજીકમાં આઠ માઇલ मोक्षा आह ना धोतियो जो झाड़ा भराइ गए तो पड़त मुकी ने जाज बराबर समझाई એ સિવાય છુટકો નથી તું જ્ઞાન લઈશ ને સમજાશોમેટિક આપડે તે કઈ કરવા ચટણી ની એ બીજી વાત દયા કરવાની બીજું કરવાનું એને જ્ઞાન છોડી દઉં બાબા દાયા જાય કે દુશ્મન ભાવે આવે મિત્ર ભાવે આવે દુસ્મંતી દી ની જિંદગી દુઃખ દે દે કરે મિત્ર ભાઈ જોયું ફરજીયાત આ લોકો ફરજો બજાવ ફરજીયાતું બજાવેલું ક્યાં રહેતાની જાતને ધન મારે ફરજ બજાવ તો ફરજીયાત જ છે ના બજાવે કે કઈ જતા છે આ ડ્યુટી ફ્રી નથી ડ્યુટી બાવું છે આ ડ્યુટી મને તમારું પેલું જીવન કેમ બધે હોવું જોઈએ ભાષા દીધી હશે સરખું બે વા આપણે આગે કે ભવ કે લી ભૌતિક સુખોલી હોતા રિલેટિવ જગે કા મા દોડમ કરેગા હોતા you know aur bhautik phal milta hai bhautik sukh ho aur matter is but tell dada you know before he told me that i i didn't have that concept you know only he told me this concept you know. mm. and after he told me mm. even when i do the worship you know i i'm always conscious it's a relative mm he -hmm. that ask me that form of worship okay you know when you even when you pray you know i feel i'm not sincere to god because i am i say okay this is relative એમ કે છે કે આ વાત મને પેલા ખબર નથી દાદા એજ મને એમ પૂછે છે કે હું આવું જુદું રિલેટિવ છે કરી કરું તો આ દેવી દેવતાઓ મારા ઉપર ગુસ્સે તો નહી થાય એ પોતે કે નામ રિલેટિવ છે મારી બગસાઈ નથી થતા ને ક્લોઝ રહે બધા અંદર કાંટે દૈલ બીમો કોઈ ગુસ્સો થાય ના કઝની ઇસેન્શિયલી ફીલ ઇન ઓલ ધ રિલેશન યુ કે નોટ સે યુ આર एवरीथिंग યુ સી કાઈ ફિલ ધેટ અ પ્યોર સોલ ઓફ ધ બ્રાઈટ ડાયર ટુ યુ આર નાઉ Even now, your worship, even Devi Ditas is also in the correct ભ્રાંતિ yes. મા uh, दादा जब जब हम कुछ करते है न तो हमको अच्छा नहीं लगता है हु? जो कभी कभी जो करते हैं अच्छा नहीं लगता है, अच्छा नहीं अच्छा नहीं ऐसा एक भाव आता है अंदर फिर भी करते है तो क्या करने का है इफेक्ट है इसमें चलेगा हो गया इसके इफेक्ट तो वो तो हो गया hmm. तो प्रतिक्रमण कौज से होता है क्या hmm. प्रतिक्रमण करते है ना वो कॉस कॉस को करते है नतिक्रमण करिएफेक्ट इफेक्टेक्टने देख लिया एक भूल किया था उसको खराब नुकसान किया அப்பறே நான் कर दिया خلاص சொல்ற यार அடுத்த இந்த ஜென்மம் என்ன ரிசல்ட் ल्याக்க ஆர்டர் எடுத்தா என்ன அத என்ன फोटो பிடிச்ச போன்வர் போன்ல முன்ன मारता முடியல அத நம்ம பண்ற தப்பு நம்ம கண்ணால தெரியும் இந்த ஜென்மம் அப்போ ரிஃபைன் பண்ணி இதுக்கு இதுக்கு எடுக்கணும் ஆ பிரைஸ் கிட்ட பண்ணலாம் அதே மாதிரி அடுத்த ஜென்மத்துக்கு காஸ் எப்படி வருதாக்கா ને ને ને સમજાયા મેલલ હો I don't want to have another birth. No. I, wa I want to detach my head, moksha. I only want no more birth. Mm. Because I have seen all, all going back after the spring. Mm. I have no desire for anything. Mm. You are giving me a little foot and shelter. Mm. That's enough. Mm. So, what is your mother, what shall I do? You ask. <laughs> મેં આ બધું થઈ ગઈ હવે તમે મને કઈ મેથડ બતાવો કે જેથી કરીને હું મોક્ષ મેળવું હોય દૂર દાદા એ જન્મ મેં બીબી બચ્ચે સભાઈ ના ઉ क्या हो जाएगा पुनर्जन्म में ये जन्म में क्या करना अभी तो मेरे पास ललिता है बाई है, है, है है, बाप सब है ना तो इसका अटैचमेंट तो होना ही चाहिए अगले जन्म में न होना चाहिए होना ही चाहिए ये तो क्लोज फाइल है ना ये तो बहुत क्लोज फाइल है रोज देखता हूँ ये तो जरूर आने वाले है ना तो इसको कैसे डिस्ट करने का को. कैसे निकाल सकते है वो बंद कैसा हो जाता है उनके साथ एक में रहता है और चार्ज बंद कर दिया बंद हो जाता चार्ज बंद होने का अभी हमें चार्ज भी बंद कर है डिस्चार्ज का है ये सब આંધ્રામાં આંધ્રા કેરળા કેરળા બાબાજી અભી તો કરતા નહી કરતા મકાન રખ લીધા કોઈ મદ્રાસ મેદ્રાસ મેં સબદ દે અહીં પે અભી કુછ નહી હેરાલા કેરલા કોણ બાબા ગયેલ ઓફિસ થી मेरी, मेरी ब्लैक पेपर हाँ हाँ हाँ बड़ा बड़ा बिजनेस सर बड़ा बिजनेस बहुत मुश्किल सर्विस था बाबा को बहुत मुश्किल गाड़ी, गाड़ी, गाड़ी, गाड़ी, गाड़ी, गाड़ी, गाड़ी है ना रेल गाड़ी वो चलाता था वो ड्राइवर हाँ बहुत तकलीफ था मैं वेरी हार्ड वर्क चालीस साल के ऐसे 40 साल. Uh, 40 ચાલિસ ચીસ આગેવાન કાપ સંબંધી રાતા રેશન મેં રહેતા અગલા જન્મ કોઈ આપણા ઘર મેં આ જતા પૂછા ભી નહી મેં आई डिड प्रेयर एनीथिंग नहीं दादा खूब बोला ना देखो आपको दिखाया ना आपका सगा है तेरे जन्म का एवरीट गाइस आवे हां उसका भी निकालने का है हां <laughs>